ના ઘેર આવતા રે વાઈફ અને હસબન્ડ વાતો કરતા હોય ને તો છોકરા નું ગમે નહી શું તો વાઈફ હસબન્ડ એ કરે ને શિવ પેલા તો અર્ધામ ના કે મારી અડધું અંગ છે મારી આવું થશે શું નામ આપનું લલિતભાઈ લલિતભાઈ પટેલ છે ને પટેલ છે ને તો પછી આ શોધ્યા છે સંસ્કારી કોગડા હોય છે સંસ્કારી કહેવાય ઝઘડા ના હોય છે ઝઘડા ના હોય આપડે સંસ્કારી ફાઈના જે આપે લોકો તો પૈસાણો સારી આપતા હતા આગળ તો કકડાટ જ નહીં બિલકુલ ઘરમાં જે હોય કોઈ કકરાટ ને કોઈ દુખ ના આપે એ સ્થિતિ આપણને હોય છે વાત કશું કરતા નથી આપણે એકા ગુજરાત એનો વાત કરજો કઈ સુધારવાની ઈચ્છા હોય તો હું તને બધા રસ્તા બધા બતાવી જેને સુધારવાની ઈચ્છા હોય એ બધા રસ્તા હું બતાડીશ શું મારો ફ્રેન્ડ આવો મારા માટે ખરાબ વિચાર કરે જ નહીં માટે ખરાબ વિચાર ના થાય ફ્રેન્ડ વધારે વધારે ના કે વધારે કેવાય છતા પાછળ આ એડજસ્ટમેન્ટ પછી છ મહિના પછી ભેગા થયા સસરા થાય ને કે હું છે ને સસરો હું વિચારું આ મારી બારી બુલ થઈ અમી તમે કેમ ગયા હોય તો ચાકો ગયા હોય તો હાથી વાસી ને વડ વડા ના થાય એટલે આતો કેમ લાગે સહન કરેલી પાછી દબાઈ દબાઈ ને કુદે પાછ એટલે હું શું કઉ સહન કરતા સમજો સમજો તો બધું ઉકેલાય જાય આ પગલ સોલ્વ થાય હા હું સોલ્વ કરીશ બેઠો તમને સોલ્વ કરો બધું દેખાડી દઈશ શું ભાઈ પ્રશ્ન તમે કરતા નથી તમે કઈ કરો ને વાંધો છે કોઈ પણ પ્રશ્ન કરો વાંધો આપણે કઈ ઓછા નાપાસ કરવાના છે તમને હું નાપાસ કરવા નથી આવ્યો તમે શું કહેવા માંગો છું સમજીશ તેના બધું બોલીશ તમને પૂછતા પર નહીં વાત તેને વધુ લખી ગયું અહમ ખોટો છે એવું પણ એ જતો કેમ નથી અહમ ખોટો છે એવું આપડે સાંભળીયે છે સંત પુરુષો કે છે છતાં અહમ જતો કેમ નથી આપણે એને ખોટો છે એવું આપણે એક્સેપ્ટ કરીએપ્ટ એટલે તકરાર થતો હોય તો આપડે સમજી આપડો અહમ ખોટો છે એટલે આપણે રોજ એ અહમથી પછી એનો માફી માર એટલે એ અહમ જતો રે કઈ ઉપાય તો કરો છે ને કઈ આ જોતી બેલું થયું ઘર જતો રહે છે એવાનું કઈ આપવું જાણવો છે ના જાણો આ બધ ના જોઈએ આમ ખરાબ થઈ જાય છે અને સદન અહંકાર જ કરવો હોય તો મને કહો તમને અહંકાર રાખો તમારી જે ઈચ્છા હોય કહો ગમ ફેલી વ જીવો એ કો ઇન્ડિપેન્ડન્ટ તરીકે જુઓ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ ઉપરી બોસ હોય તો હજી ચડગાવી કે ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે એ સ્વરૂપ જોવાનું આ ભગવાન ઉપરી છે અને ભગવાન કઈ મહાવીર ભગવાન કે કૃષ્ણ ભગવાન ઇન્ડિયાનો હોવો જોઈએ ઇન્ડિયાનો અને તે કયા ગુણો ના હોવો જોઈએ આઉટ માય ગોડ આય વિધાઉટ માય ઇજ ગોડ છે મમતા પણ આ દેહ નું મમતા પણ મમતા પણ માતું કૃષ્ણ ભગવાન થઈ જાય તમારું માલકીન સમજે પણ જ્યાં સુધી એ રૂપ થયા નથી ત્યાં સુધી કૃષ્ણ ભગવાન તમાર માનવા પડે મારીને માનવા પડે એમને માની અને તમારે થવાનું છે શું છે જે રસ્તે રસ્તે ગયા તે રસ્તે આપણે જવાનું શું આ વિધઉટ મા આવે એવું છે આ બધું મકાન મારું છે આ પ્લોટ બધા મારા છે આ મારું છે આ જમીન મારી છે પછી મોડા પડી છે પ્લોટ બોર્ડ જોવા જતા નથી આ એટલું મારું છે મારું છું અને હાથે હાથે કરી શરીર ને પણ આ શે શરીર આપણું નથી આ પોતાનું જે ન થાય નહીં પોતાનું જે થાય નહીં એ આપણું હોય નહીં હોય ને જે પોતાને દુઃખ આપે તે આપણું ના હોય જે પોતાને દુઃખ આપે એ ચીજ આપણી હોય એટલે આની મમતા છૂટી જાય અને હું તો ફક્ત આ એકલો જ છું હું છું આ કોઈ ચીજ મારી નથી એ જો મમતા છૂટી જાય બોલવાથી દાડો વે મમતા છોડી જાય મમતા છોડવા માટે તો બહુ મોટું કાર્ય કરવું પડે છે તમને જે મને કહો તો નાનું કાર્ય બતાવું ને નાનું કાર્ય દાખલો આપવું એક નાનો મમતા છોડવા માટે તો જોયું ને હિન્દુસ્તાન નું તમારું એક મકાન છે એ મકાન ને તમને અહીં બેઠા બેઠા એ મકાન માં થયું હોય પાસલો ભાગ સંઘાસ વાળો તૂટી પડ્યો છે કાગળા કઈ હાજર દુઃખ થયા કરે ના ભાઈ હવે એ મકાન વેચ્યું આજે તમે બેસી દીધું અને દસ કે રૂપિયા લઈ લીધા અરે બીજા મકાન બળે તો તમને થાય નીચે જોડી જાય એક માણસે બત્રીસ ની તે ખૂબ રડતો હતો ભાઈ આટલું બધું રડે શું પાલ બધાને કઈ બધા મરી જવાનું તો ફરી ને મરી જાય રડવાથી રડવાથી પાછી આવે છે પાછી તો ના આવે એવું તો નાના છોકરા મૂકી ગયા છે ત્યાં તો તારો ઉપાય કરવો પડશે એનો ઉપાય હું કરીશ પણ એ તો મને લાઈટ ભૂલાતી નથી મગજમાંથી એક વાત અરે એવું શું પૂછ્યું લાઈટ ભૂલાવી નહીં મરી ગઈ તો ભરી ગયું ના બોલો શું ભૂતપેટ હોય છે એવું પ્રેમ લાગણી પ્રેમ શબ્દ નો અર્થ એવો છે કે અમારે ગમે ક્યાં દોષ હોય દોષ ના થઈ ગયા પ્રેમ અર્થ એવો છે અથવા તો મને ગાર મળો નઈ મને દ ના દેખાય પણ પ્રેમ એટલે તમને પ્રેમ જ વાત જોવા દો પ્રેમ ની વાત તો જોવા દો પણ પેલા ભાઈ ને કહ્યું કેમ કરવા નહી આવતી કે મને એના અગર ગમતો નથી અને રાત દર પંચિત થયા કરેખાયા કેવી વર્ષ નતો કે છે પેલા બે વર્ષ પેલા તારી વાઈફ ગાડી મરી હોત અને જગ્યા પર બેઠી ઉછાડું ના ઉછાડું તે ઉઠાઈ મેળવ્યુંડો બાર ઊભો થઈ ગયો પેલા જગ્યા ઉઠાઈ મેળવ્યો તારા કઈ અતું નહીં લેવા દેવા ત્યાં આપડા મધન ને પેટે જમી નથી કેમ હોય તો મારી વાઇફ ને કે મને ખબર નથી મારી વાઈફ એટલું આમ થયું કે મને એના પર સગત પ્રયો કે છે મે તારી કેમ થઈ ગઈ શું સાવ સાંભળવા ગયા ને વાઇફી બે ને આપડે માય વાઈ કઈ વાંટો મારે શું કરે માય વાઈ કઈ વાંટો મારે પેલી કઈ કાચી ગે માય બે વાટો મારે બાર વર્ષ સુધી માય માય કર્યું કર્યું શું કર્યું બાર વર્ષ માય માય માર કર્યું અને મમતા ના આ તો ભૂત વાગ્યા જેવું થયું શું થાય જો તું રડી રડી બધું કાઢી નાખી છૂટી જશે બઉ રાય અને આખો દા ઉપાધિ કર્યા કરી છૂટા મળ્યા છૂટા મળ્યા છે મારી ગઈ નો મારી ગઈ છૂટી જગત છે બસ સાયકો ઇફેક્ટ છે ખાલી બીજી કશું છે નહીં તમે અંદર છે લલિતભાઈ મારી નહી મારી જતી રહે મારી ના મારી કે જતી રે તો આ માર માર કરે બેસી દોરી પાસે Thank okay. you.